મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ ના મંગળવારનું સોળમું અને સત્તરમું ભરૂ હરિ કૃષ્ણ પુરુષોત્તમ આય નમો ન સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે પોતાના મુખ્ય આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા બરાબર બેસી હતી પછી વડોદરાના વાઘમોરિયા રામચંદ્રિજ મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે કુપાત્ર નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે માટે ભગવાન ના સ્વરૂપ માં ચિત્ત છે ત્યારે સમાધિ થઈ જાય છે અને જે પુરુષ ધર્મ શાસ્ત્ર તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષ ના એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમ ના ધર્મ પાયાનું જે પુણ્ય તેને પાળી ને ભસ્મ કરી નાખે છે માટે माते द्रोह नो करना रो, तो पंच महा करोही पन... हो गो धर्म वालो जनाते તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાન ના દર્શન હૃદય થાય જ નહીં જીવ પાપી છે તે પાપી નથી અને હોય શાસ્ત્ર માં તો લખી જ છે ને પાછા એને વાંચે છે જ કોણ એને સમજે છે કોણ પેલો વાંચી એને સમજવી પોતાની મેળેલું છું ને એ સત્પુરુષ પેલા આવ્યું છે ગમે એવો ધર્મ વાળો હોય શાસ્ત્ર નો આ નિર્ણય છે ગમે એવો ભાગવત વાંચે પંડિતો વાંચે બ્રાહ્મણ હોય એક ગુણ નહિ બે નહી હો બાર બરાબર હોય યથા વિધિ ધર્મ બધા પાડે તસ્મા એના થકી સ્વપ્તમ વરિષ્ઠ જો ભગવાન ની ભક્તિ કરતો હોય અને સ્વપ્ત હોય સ્વપ્ત કરતા હો કારણ કે આપણે દાયાધૈયા ના ઘમંડ એને કોઈ દિવસ પુરુષ નો આવે કારણ કે આપણે દાયાધિય નથી ભાઈ ગયું ને એટલે બીજા ગુણ આવે ક્યાંથી ભાઈ અધૂરા ઘડા પાણી નાખો તો હાઈ માય ક્યાંથી પાણી ના આદિકાળથી આ નિર્ણય છે શિશુપાલ વક્રશ તો પણ જયારે એને ગુણ આવ્યો ત્યારે એમાં હોય તો ગામ નો જો આખું શરીર રૂપાળવું બઉ બઉ રૂપાળવું અહી કોઠ નીકળ્યો કપાળ માં પછી બરાબર જવાય ને નાક કપાઈ જાય અને ઘરે આ માર્ગ જ એવો છે ભગવાન નો એમાં જગત નું દાપણ હાલતું નથી કઈ શાસ્ત્રો ના પાડે તો પોતાના જેવા સજાતી હોય એન્જિનિયરિંગ કરે પણ એનું કઈ કલ્યાણના માર્ગ માં કલ્યાણ જાય એના વારસા માં નિયમો એટલે આ જગત એને પાટી ગયો ત્યાં કઈ આગળ આવવા કૃષ્ણ અવતાર તપાસો પણ આમાં જગત ના બાજા નું કામ નથી એ તો ગુણાકાર ભંગાકાર જ કર્યા કરે બીજી ખબર જ નથી આ જગત માં ગુણાકાર ભંગાકાર માં થયા ને સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સંવત અઢારસો બ્યાસી ના ભોજ વધાદિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ મોટા સોનેરી છેડા નું ભારે કસુંબલ છે અને મોટા મોટા સોનેરી છેડા નું કથુંબલ સહેલું ખંભા ઉપર વિરાજમાન હતું ને મસ્તક ઉપર સોનેરી ઈંડા નું છત્ર વિરાજમાન હતું મે પોતાના મુ જીવ છે એ અનાજિકાળના છે કે કોઈ યોગ્ય કરીને થયા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે आसूरी ने, ने संगे कर आसूरी थे જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવ છે એવા ભગવાન ના એકાંતિક ભક્ત આદિ થઈ જાય પુરુષ એટલે કર્મે કરીને ન ફાય કરીને શું થાય ખબર વાળો વાળો પુન વાળો સમજ્યા સંસાર શરણ આરે કીર્તન બોલો છો એ કપટી કોણ કેવાય પછી આપણે સમજી એટલે એના દોષ એને દેખાય દબર પૈસા બહુ મળે કા માન બહુ મળે મળે દિવ સારોગી અને યાદ આવે ને યાદ આવે હું તો હારો પછી બીજા ની વ્યાખ્યા કરીએ કેવો એ બધા કરે ઈદ કરે ગુનકા કરે એ બધા કૌરવ કેટલા ડાયા હતા એ કઈ બધા પણ એની ગણના માં તેમાં તમારે જોવા પડે ભગવાન ના ગામ એમાં શું થયું તેને સતપુરુષ એવા જેનો દ્રોહ કર્યો ત્યારે અથુર ભાવ ને પામી ગયા ના પાણીમાં અને પ્રહલાદજી દરજી નો ઉપર ગ્રહણ કર્યો તો પરમ ભાગવત અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઇ જાય છે એક જ આગ્રહ રાખવાની જરૂર છે આવા ભગવાન ના ભક્ત છે આ માર્ગ જુદો છે આત્મા દેહ ની અંદર બેઠો છે એને ઊંચો લઈ જવો ભગવાન પાસે પહોંચાડવો એને ઉંચકી કોણ શકે પુણ્ય ના ઊંચકી શકે ગમે એટલા પુણ્ય કરો દાન કરો વ્રત કરો આપડે માનીયે આપડે માનીયે નક્કી કરવું જોઈએ બે હાથી ભાગતા હોય અને વચ્ચે આવી ચડ્યા ભાગવું પણ જ્યાં હિંમતભાઈ અલ્લાહ ખુદા ની બીક રાખે માટે ભાગવું તો મસ્જીદ માં જવું પણ ઓલી પણ ન જવું શાથી એને માન્યો જ નથી કોઈ દુનિયા નો છે અમે સુખ માં જીવે એટલે દૈવી ભાવ ઓછો થાય અને આવતું થાય આપડે બરાબર આપડે માન સન્માન પામી મોટેરો થાય એ મોટેરાય જાળવવાની રાત્રિ થી કોશિશ કરતો હોય મારી મોટેરાય ન કરશે એને દઈ સુધી ની ખબર હોય એવો તો કોક હોય અને એનો અભિપ્રાય અમે લીધો હોય તો આ તો ઠીક રસ્તા માં અમને અવાજ ના હોય એમ ઘણા જેવનું બગાડતું નથી એની વહેન ભગવાન ના પાર્સદ હતા તેને સદપુરુષ એવા જેનો દ્રોહ કર્યો કર્યો કરી વિચાર કરવો પડે એવું ઘડી જાય છે મારી સાથે હું જ બરાબર મેં અહીંયા વરદાન દીધું એટલા માટે મોટા પુરુષ નો જે ઉપર થાય તે ધર્મ બધા અને સાથે થઈ ગયેલા ભગવાન લડવા આવ્યો મારા સાખંડ એનો પાખંડ આપણે રહેવા દેવો નથી આપી આપડા ક્યાં ગયા હાથ જોડે તમે કોઈ હવે છેલ્લા કોણ ઉભા હોય એને ભગવાન જેવો માનવા એવું કોઈને હાથ જોડતો હોય આપડે પાંચ જણા મોટો તમારો પરિશ્રમ તમે અમારા નિયમ નહી કઈ તમારા ચરણ મારા અરે મારા તમે તો મહંત આ મોટા માણસ તો આ બધા તમારા છે નાના કઈ કથન નહી તમે કહો એમ એમ તો કા સફા બધી બેઠી જાય ને એના પગર ખાપીડ્યા બધા ઉપાડો માથે ઉપડાવી હવે આ સભા ને પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરીને ઉપાડી ને બધા દંડ કરો તો અમારે ભાઈ નહીં તો નહોતી હું જે માટે ઘર છોડ્યું આજ મને ભગવાન હું અત્યાર ભૂલો પીડ્યો હું મારો રસ્તે આવી ગયો તમારે જો આવવું હોય તો રોખાવું છોકરો હોય અંધકાર હોય ખબર પડ્યા મારા ઘર વાળા ને કહેવાય કાંડા છોકરા લઈ ગયા બીજા બધા ભરૂચભાઈ પણ મારે ભગવાન માણસ મોટા <laughs> <laughs> <laughs> કરે આઈ ગયા ગયા આજે આ તો આપણે બે સાધુ નું કયું કરવું છે ને ખબર સાધુ છે પણ ભૂખ લાગી હોય અત્યારે થઈ ગયું છે આજે થશે લાવે વિવેક તો એને ઘે જો પાંચ માળા મોટા બેગ થી આવે ને ત્યાં જરાક ઘર માં જઈને હા એને તકલીફ પડે આમ છે મહાન તત્વો છોકરા થઈ સંત સમાગમ બાયડી મારો ગુરુ પૈસો મારો પરમેશ્વર બાયડી મારો ગુરુ છોકરા જૈયા સંત સમાગમ હવે સેવા કે છોકરા બેસા કરવા જાય બધું ભગવાન ઘર માં બરોબર નઈ માટે જેને પોતાનું કલ્યાણ હોય તેને ભગવાન ના ભક્ત રીતે એવી રીતે વરતાલ નું પંદરમું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો બ્યાસી ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ ના દરબારમાં લીમડાના વૃક્ષ હનુમાનજી બીજો દરવાજો છે અત્યારે જ્યાં આપડે ગાડી ને જાય છે બાજુ માં હનુમાનજી ને છે ઉપર ઓટો મે પોતાના મુખાર આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ બેઠી હતી જે સમડોદરા ના શાસ્ત્રી બેઠા હતા તેને એમ કહ્યું છે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં જાને રાજ્ય નો અને ધન નો હોય અને અમારે ત્યાગ અને ભક્તિ નો હોય માટે રહી ને અહીંયા ગમે એટલી માથાગ એને સમજાવી સરસ આશા સરસ બોલ જીવનમાં ન ઉતારે જીવનમાં મોટા માણસો કોઈ ન ઉતારે હમી પરીક્ષા કરેલા ઈ પરીક્ષક આવે તો એ મોટા માણસો છે ને એ અમારા પરીક્ષક એટલે અમારી પરીક્ષા કરે બેઠા બેઠા તે બી કહીએલા પડે કઠણ પડે એમ ને શહેર માં કરે ભાઈ પૈસા અને એમાં બધી બુદ્ધિ આવી પ્રમાણે વિદ્યાર્થીઓ માટે નથી બેઠો બેન મને ખબર હોય આમાં આપણું હાલ જ નહીં કોઈ માલીબાઈ એટલા ઊંચા પેઢા છે એમાં બે હું ક્યાં આપણે કચરો આવ્યા નાનાથી બાર શહેરમાં બારે મહિના હોળી વખત નથી બારે મહિના હોળી પછી શહેરી માણસો એ ઘરવાળાને દબાવી શકે છોકરાને કઈ જાય તો આ ઉધિ ના જો આપડે કરવા જાય હિલપો નઈ ના આ ઓલ ઓલ આ હાં તો બોલ આ જબોલ આ એ જબોલ કઈ નું આની મરાખો હવે રાખ ખોઈ ઓમર આ જામરા મા લઈ સાદો હા વ્યાજ ની હો હા વ્યાજ ની હો ને નઈ બોટવાનું તો હોય બુટ લઈ ને રાખના બારે મહિના હોળી અને ગામડામાં ઘર માં ઘરે હોળી પછી પછી ત્રીજ મહારાજ બોલા છે રાજ્ય નો અને ધન નો મધ હોય ત્યાગ નો અને ભક્તિ નો મધ હોય માણસ અને મોટા માણસ ને સમાધિ કરાવીએ તો કઈક ગામ ગરાદયમાં લાલ જ નથી ગામ ગરા તો સુખ ને અર્થે ઈચ્છીએ અમારે તો નેત્રમી થી ભગવાન ની મૂર્તિ નું ચિંતવન કરીયે તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોક ના રાજ્ય પણ નથી ભગવાન ની મૂર્તિ નું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોક ના રાજ્ય વિશે પણ નથી અને જો ભગવાન ના ભજન જેવું રાજ્ય કરોડ સ્ત્રીઓ અને ભગવાન ભગવાન ના ભજન સુખ આગળ તો ચૌદ લોક જે સુખ એ નરદ જેવું કહ્યું છે તમે ઘટના વ્યવહાર માં અને અમારે પણ ભગવાન ના ભજન નું સુખ તે સુખ જણાય છે માટે પરમેશ્વર નું ભજન સ્મરણ કરતા થતા જેને સહેજે સત્સંગ થાય પણ કોઈ વાત નો અંતર માં આગ્રહ નથી આગ્રહ તો કેવળ ભગવાન ના ભજન નો અને ભગવાન ના ભક્ત નો સત્સંગ રાખ્યા છે એ અમારા અંતર રહસ્ય અભિપ્રાય હતો આગળ કહો એથી વચનામૃતમ એવી રીતે વરસાદ નું સોળમો વચનામ્રાજી ના થોડી નાની છોકરા ને કારખાને એના છોકરા ને રમાડવા છોકરા ના જોવા પડે કહી ને હા મનમાં જાણ થાય ંદજી મહારાજ વડતાલ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ ને સન્મુખ હવેલી ઉપર ગાદી તગ્યા નવી ને વિરાજમાન હતા એટલે દરવાજા બાજુ પંચ ધર્મેન્દ્રિયો છે તે પોત પોતાના વિષય ને યથાર્થ જાણે છે તે જ્ઞાની તથા અજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે અજ્ઞાની છે એ ઇન્દ્રિયો દ્વારા જ વ્યવહારિયો દસ વિષયો નું જે જ્ઞાન ખાવું છે ને એને બધા બોલાવી તમે મેં વલિપા બેઠ કરી હું આ કરી વર પોતપોતાના વ્યવહાર ને અથાથી જાણી લે એ ઇસુલે માં ધામલો કન્સેવન રો આફરને બતાય ભૂના બધું હુમલી નહીં જાવું થાય હમજોવાનો પાકી ભૂના રો આઈ હોય ભૂના હોય જાય પોતપોતાના વ્યવહાર ની રીતિ છે ઇન્દ્રિય ને આખ છે રૂપ માં પ્રવર્તી હોય બાજુ નો અર્થ લઈ જાય વાત કરી ગઈ છે બોલો મને લાગો આ વિષયમાં જાની અને જાપન જે જે તો છે અને પરમેન્દ્રિયાના જે કાર્ય છે એના વિશે અત્યારે જે જે છે આ બધું છે હા એટલે ગમે દેખાયું કાં હે આપણે નક્કી કરવાનું વાંચા ને નક્કી કરવાનું કરવા તૈયાર નથી કદાચ રાવ એટલે આ તો મને જે જે ઉગડી આવીનું તો વાત આવડા કામ કરતા રહે ગ્રામોવાર કોણ નવકાર કરતું છે મતવાયના કપડું કરતા છે બિલા બિલા રન હાકી સવક એક કે ના ગળાફે ફ્રીલાઈસરો વેપાર કરે બરાત બને બોલ કરવા જાય ને બધા દોડ ઉઠી હારી જાયે ખરા બેર નાઉ ના બગડઈ કઈ શું ખોકું આપણે દરબારે બોલતા દેખ લેવું હાલો બોલાતું આ શું બોલે તો ખરાય આ તો બહુ બોલે કે આ કે મમડા ઉજાની હે હાલા એ નિયોને સ્વત પતાના વિષયમાં પ્રવર્ત કુલે પાંચ જ્ઞાનેન્દ્રિયો ના પંચ વિષય જે ધર્મેન્દ્રિયો છે એ કામ કરે છે એને એનો વિષય માયનો એવું બેય રદર મને છાલ આ બનું ભાઈ મને આવતી નથી આ આવી આવા કે ક્યાંક સત્તા અમે લખવું વાંતી છે બેન પ્રોસમ ભાઈ બોલા તમને જે આખો વાગે છે આ તો આ આપણો બનું ભાઈ ને બસ બનાવ્યો છે બનું ભાઈ ને સાબ સાદો નહોતો હા અમાર જો દેખાય નવડા સમજાય તો એ કહેવાય કે કહેવાય બી નો જવાબ આ પરવાનગી હતો નહોતી હું આદાનપ્રદાન આદાનપ્રદાન અગ્નો લગાને ગતિ ગતિ કારણે ગતિ વાન દેન અભિષય હોય વિષય એટલે શું કે માહી જેલો નથી જે વિષય આત્રાન્દ્રિય હોય વિષય એટલે શું એક કાળ શબ્દ એટલે ઇન્દ્રિયાજી ગ્રહણ એટલે ઇન્દ્રિયાજી ગ્રહય બોલવા માં <laughs> <laughs> <laughs> બોલ ભગવાને શું બોલવું બોલવું એમાં સત નો દુર્ઘ જયારે આવે ને તો ઈ વાણી સત કહેવાય પછી પેલું તો બોલવું શું બોલવું હોય તો મારે તો ન મારે કામ તો કરે છે ને વિષય છે એના વિષય માં પ્રવૃત્તિમાં આપડે તો જે વસ્તુ છે એની ઉપર સાચીએ ગ્રહ ગુજરાત આવું લેવાય આવું લેવાયેલા જે વસ્તુ છે એની ઉપર સાચીએ ગ્રહ ગુજરાત આવું લેવાય આમ ન લેવાય આ દેવાય આ નો લેવાય બધા એ વિવેક પાછળ મૂકી દીધા જેટલી ક્રિયા તમે કરો ને એટલી બરાબર આ જોવાય આ ન જોવાય આ સંભળાય આ ન હંભળાય આ ખવાય આ ન ખવાય આ શુંગાય આ ન શુંગાય ની માથે કંટ્રોલ છે અને ધર્મેન્દ્રી ઉપર કંટ્રોલ છે તો દરેક ઉપાય નું હોય બધ તમને જવાબ દેવા ઉપર દેખનારાત બધા ભાવ માં સમજાવે પછી આપડે શું ધંધો થયો છે આ બધા ભેડા થાય ને તમારી દુકાન માંથી માલ ઉપાડી જાય તો હું માથા એમ કોઈ થી સત્સંગ મારો તો નથી માન મળતું ની પાછું ન મળે પછી શ્રીજી પ્રશ્ન પૂછ્યો છે પંચ જ્ઞાને પંચ કર્મ છે યથાર્થ જાણે છે તે જ્ઞાની તથા અજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે આપડે જોઈએ દીવડા આપડે સાંભળીએ ના સાંભળે આપડે લઈને એ લઈએ દીવો પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો બીજી રીતે નથી વર્તતા પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા માટે જ્ઞાની ને કયા છે તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે ભગવાન પછી મુક્ત સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે પણ પંચ વિશે ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે માટે જીતેન્દ્રિય કેમ છે માટે જીતેન્દ્રિય પણ કેમ છે मुक्तानंद स्वामी उतर कर भगवानी मूर्ति कल्याणकारी गुण है मईक पंच विषय भोग जीव ने नरक न कुंड મહાદુખ ભોગવવા પડે છે તેને પણ જાણે છે નો રાખે રાખે મકડું વાંચે ધણી છોકરા બદલે બહાર મોટો થઈને ભરેક્ટર સાહેબ ના હુકમ માં જોગી સ્વામી અને આશીર્વાદ ગયો બુદ્ધિ આવે આશીર્વાદ કીએ તો આવે આશીર્વાદ દે તો મજા ની સગવડ મળી ગઈ અને શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે ભગવાન ની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી અને માઇક જે પંચ વિષય તેને ભોગવવે કરી જીવને નરક ના પ્રાપ્તિ થાય છે ને મહા ભોગવવા પડે છે તેને પણ જાણે ઈ ભોગ નું ફળ એને જાણભાઈ બોલો વિષય છે અને સામે ભગવાન ના નિવાસ છે એ આરંભ માં સુખરૂપ છે અને પછી પણ સુખરૂપ છે અને જગત વ્યવહાર આરંભ માં દુખરૂપ છે બે કામ કરી દીધા ને પૈસા મળ્યા પૈસા મળ્યા એટલે સુખાશ્રમ નો વ્યવહાર એનો હારો હાલે હારો હાલે હારો ગન એ બોકરા કયા કરે તો સારો વ્યવહાર પંચા દેખે એટલે સારો વ્યવહાર એટલે ચાખવાનો પહેલો કરે કરે આ કરે છે કેમ કોના કેતા કેમાં લખો ને કામ એશા કામ એશા પ્રોજેક્ટ પર જો બોલ્યું છે ઠીક એટલે કેનાથી પ્રેરણા આ બધું કરે છે માર જોને પૂછ્યું ને પૂછ્યું છે હા એક ય સકે આ પ્રેરણા ન ભરીય તો એમ બાપ વિચારતી પૂછશે બલાગે હ હા બલાગે બધી હોજે આવરા નો ઊભો થાય તો પરણી ઊભો થવું પડે હા આપ તો બની પણ બહુ કાલ તો બહુ કાલતા જાય છે આ દોસ્ત છે ભગવાન નો સુખ છે એ ખબર છે આવડા મેહનત આરમ માં મેહનત પછી મીઠું ના રાયમતમ ખાવાનું ગમતું હોય બંધ કરે બંધ ના કરેલું એલું વધતું જાય પછી ખંજોળે બઉ તો બધું પડે જીવડા પડે પોતાની પ્રકૃતિ પણ બધા જ હોય પણ એવું બનશે ઓછા કેવાય અહીંયા ખરફ નહીં કર્યો તમારું શરીર હાલતું નથી આમ તો થઈ જવું ના થઈ જવું દેખાય મેલ